ભગવાન તો ભગવાન આપશે તમને ના દેખાય છે દેખાય છે બધા દેખાય માણસો છોકરા ભોપરા ગાય ભેંસ બધું વિજ્ઞાન થી જ ચાલી રહ્યું ભગવાન છે ભગવાન ના હોય તો આ વિજ્ઞાન પણ થઈ જાય ભગવાન ની હાજરી ને વિજ્ઞાન ચાલે થાય એમની હાજરી મારી હાજરીથી એક માસ ને એક માસ બંદૂક લઈને પાસે પડ્યો હોય ગયો પેલો માસ તો પેલો બંદુક અહી કશું કરે નહી મારી હાજરી બધી શાંત થઈ જાય અહી કશું ના કરે મારે કશું કહેવું ના પડે સતરામ થાય હાજરીથી જ કામ થાય એમાં દ્રષ્ટિ પડે તો કામ થાય દ્રષ્ટિફળ ને સેવા ફળ બંને મળે સેવા ફરતી બધો સારો ચાલે અને દ્રષ્ટિ પરથી મોક્ષ મળે ચાર વાંચ્યા નહી કોઈ આપ્યા તો કોઈ વર્ષો કરાય અમદાવાદ માં તમામ બાબત આવી ગઈ નહી તો સાપડ લોકોને અમર જવાની શક્તિ નહીં આવી દશા થઈ ગઈ બધા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 भोगवे भूल कहे आप अरे पी रोज आप एंजॉया करे अपने एम लगे कि आ मैंने दुख दे तो ये भूल है अपने दुःख कौन भोग समझी रहे आप पहला भूल से भोग दो निम्बित है शू બધું સમજાય છે જીવ બળે અંદર એ તો બળે જ ને પણ આ ભૂલ કોની છે એટલે ખબર પડી એટલે નવો હિસાબ પાછો ચીકણો ના કરીને કે આ જૂનું તો ભોગવીએ અને પછી નવું ભગાડીએ બે ખોટ ના ખાય એક જ ખોટ ખાય લમણા લખેલી એક જ ખોટ ખાવાની બે ખોટ ના ખાય પેલું તો એક તો તૈયાર ગયા એની ખોટ એના પછી કકડાટ કઈ મારા તૈણ હર ગયા તૈયાર કોઈ બાપુ આપી દેવાના કઈ અને ગેસ એને બધાને કે હું આ કોનું જ મળું જોયું તું મેં ઘરના લોકોએ કે આપડે આપડે આજ પકડ્યા એ પકડા છે તારે ગુનેગાર પેલો કાપી ગયો પકડા છે તારે ગુનેગાર સમજણ પડી સારી નઈ એટલું સમજાવે જાય ઠેઠ એક જ વાક્ય છે સમજાઈ પડે ને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 આપડે તો ભોગવ છે આ દુનિયામાં કઈ પણ ભોગવું પડે એ આપડા સિવાય કોઈ ભોગવ આપણે દુખ આપી શકે નહી સરકારે દુખ આપે આપડી જ ભૂલ ને લઈને ન્યાય ખોડવાના જ તમે જાણો આપ માટે દુખ આપે છે એ તમારો અન્યાય છે ને એથી સંસાર ઉભો થશે વધારે વધારે દુખ માં ઘર કરો અને છૂટવાનો માર્ગે કે દુખ આપનારો નિમિત્ત છે અને મારી જ ભૂલ છે મારા જ ભૂલ નો ફર છે ત્યાં આટલું શીખી ગયે એટલું બહુ આપણ કે નહીં બહુ આટલો બધા હોગે છે અમેરિકામાં શું નથી મળતું બધું અમેરિકા સ્ટોર માં શું ના મળે ना थी आ भागे, भागे भागे थे थे थे थे जरा प्रिय वस्तु लागे तो तो समझे ना ना जे स्टोर पैसा आप नहीं पास मुश्किल लावा फोन कर ના લીધું આવો આવો આવો જય સચિરા તમને લાગત નહી આ લઈ દી વર્લ્ડ ઇઝ ધી પદલ ઇટ સેલ્ફ ગોડ હેઝ નોટ પદલ દિસ વર્લ્ડ એટ ઓલ ઓનલી સાઇન્ટિફિક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 સમજાતો નથી બુધિ નથી એવું મેં તો પુસ્તકો સાંભળ્યું એટલા માટે બધી બહુ બુદ્ધિ વધે ને અને પૈસા જતા રે એટલે કે બુદ્ધિ જ છે પૈસા ને લીધે બુદ્ધિ છે એ વખણ આવી પૈસા જતા એ બુદ્ધું કે ચંપલ ઓછી ગયેલા ચેત ના કકર ના ભાઈ એવું જોવા નથી આવતું કઈ વકર ના શેઠ ભાઈ બુદ્ધિશાળી ચંપલ કહે એટલે આ બધી વસ્તુ જાણવા ને મળે આ વર્લ્ડ માં કોઈ ચીજ એવી નથી ના જાણવાની ના મળે આખા વર્લ્ડ બધી કેવી રીતે બન્યું કોને બિલકુલ ફેક્ટ વસ્તુ ક્યારેય પણ ઓપન નથી થઈ તેવી ક્યારે પણ ઓપન થઈ નથી આવું ફેક્ટ જે માણસ ને બનાવે છે ભગવાન પણ સ્વતંત્ર બનાવે છે તને ગમે બધું ચાર મહિના થી ઈચ્છા ઇન્વાઇટ કરે છે બાર બે લાખ રૂપિયા ઘટ કરી અમને ઇન્વાઈટ કરે છે અમારે પૈસા પૈસા લેવા ના હોય ફક્ત હિન્દુસ્તાન નું કલ્યાણ કઈ નાખો કે પ્રોગ્રામ ખબર નઈ પડી હોય ને મોકલ્યો <laughs> समझ न पड़ी समझ नही पड़े कह शू करव जब करो તેના હાથે આત્મબળ ઘટે કઈ પણ કરો તો કશું કરવું કરવું નહીં કરવાથી સમજવું જોઈએ અન્ડરસ્ટેન્ડિંગ કરી લેવું જોઈએ સમજી રેવું છે શું છે વર્લ્ડ કેવી રીતે છે કોણ છે હું કોણ છું આ બધું શું છે પણ ધારો કે થોડી સમજ ના આપી તો પડે ને કારણ પણ બુદ્ધિ ઓછી હોય તો થોડી સમજણ ના પણ પડે ને ઓછી બુદ્ધિ વાળી ઓછી બુદ્ધિ વાળો સમજણ એટલે સમજણ એના સારી હોય ઓછી બુદ્ધિ વાળા અમારો બિલકુલ નથી અમારે સમજણ બઉ હોય એમ ઓછી બુદ્ધિ તેમ સમજણ સારી હોય શું અને મોસમ માં મોસનમાં ઇમોશનલ થાય છે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 આપનું શું કેવું છે કે અહી અમેરિકાનો જે કોઈ પણ આપણી એટલે અહિયાં જે માંસાહારી કરે છે એ સંબંધિત આપનું શું કેવું છે એવું છે ને સૌથી સારામાં સારું ફલાહારી જીવન હોય ફલાહારી ફળ ફ્રૂટ ફ્રૂટ ફ્રૂટવાની શક્તિ બહુ જબરદસ્ત હોય અને ફ્રૂટ પર ના રહી શકતો હોય અને આના ખાતો હોય વેજીટેબલ પ્યોર વેજીટેરિયન હોય હીરા ના ખાતો હોય બટાકા ના ખાતો હોય અને પ્યોર વેજીટેરિયન હોય તો એની સમજ શક્તિ પણ બીજા લોકો કરતા બહુ ઉત્તમ પ્રકાર પછી બટાકા ખાતો હોય અને પછી વારો આવે અને પછી માણસ નું મનુષ્ય ખાય છેલ્લે આ પ્રકાર ના ખોરાક બધા એટલે મનુષ્ય મનુષ્ય નો માઉસ ખાય એ ખરાબ માં ખરાબ એ જાનવર જ કેવાય અને જે જાનવર નું ખાય તે હાફ જાનવર કેવાયું પાછવતા મનુષ્ય જેને મંસાહાર કવું હોય તો બકરી બચ્ચા નહી ખાવા જોઈએ માણસ બચ્ચા ખાવા જોઈએ શું કહ્યું પોતાનો બકરી બચ્ચા ખેંચવું મરઘી ના બચ્ચા ખેંચાવશું છતાં જે અડતા હોય તો હમજી નથી અડતા એટલે દેખા દેખી પેસી ગયું ભૂત પહે ગયું છે શું કર્યું અને ખોટું છે એટલું જાણતા બહુ થઈ ગયું આ ખોટું છે અને પછી ખાવતોય વાંધો નઈ શું કર્યું પણ સારું છે શું કેવાય ખરાબ લાગે ના લાગે કાયદો કેવો હોય કોઈ દુઃખ ના થાય એવું અને બધું ખાવ છો બધું જીવો જ ખાવ છો તમે હા ઘઉં ચોખા બાજરી બધું આ જીવો જ છે પણ ક્યાં સુધી તમને ખાવાનો અધિકાર છે કે જે જીવો ત્રાસ નથી પામતા તમારે જાય નથી પામતા એ જીવો ખાવ કે મંગવાળીયા માં અડા થાડે ત્રાસ પામે માખણ મખણ બધા ત્રાસ પામે એ જીવન મારશો નહીં કે ખાશો નહીં મારશો નહી જીવ જ ખાવાના છે ખાવાના આવી રીતે ખાવી બધા વાતચીત કરજો હા બધા ખુલાસા થાય ત્રણ પ્રકાર ના ખુલાસ તબક્ ખાતા નથી કારણ કે કોઈ પૂછ્યું કે તમે મંસાહાર કેમ નથી કરતા મારુ બોડી કબ્રસ્તાન નથી ક્યાં જીવતા છે ત્યાં હું સિવિલા ખાનાર બધાને એને મોટા મોટો બ્લેમ કર્યો કે હું સિવિલા એનો અર્થે એ થયો ભોલાભાઈ પૂછે વર્લ્ડ માં સિવિલા જાનવરો પંખીઓ માં કવું તર પક્ષીઓ બધા છે એમાં કબૂતર પેલા હોય તેને ધર્મ વાઘને પેટે સિંહને પેટે એને પેટે ખાય જાનવર માં જાય તરિયન ના ખાતા હોય તો એવું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 જીવ વગર ની ચીજ ખવાય જ નહીં જીવ ના હોય જીવ હોય મારી અને પતિ કળાય તમારો કેવાનો અર્થ એમ કે ફળ માં પણ જીવ છે એટલે તમારો કેવાનો અર્થ કે ફળમાં પણ જીવ છે ફ્રૂટમાં ફળો માં પણ જીવ છે જાનવરે અજીબ ના ખાય જાનવરે અજીબ ના ખાય ગાય ભેંસ ના ખાય તો કે જે માણસો એ બિલકુલ ખાવું કશું તમે ઘઉ બાજરી ચોખા બધું દાળી ગળીને ખાધું અને સારી રસોઈ કરીને ખાધી તો એ જીવો જીવો જે મરી ગયા તેનું શું કારણ કે એને તમે જે પચાસ રૂપિયા નફા મળ્યો દસ રૂપિયા એમની ગતિ ઉંચી જાય સમજો ને એટલે બધું ગોઠવાયેલો ક્રમ છે રહીશો આપ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 આશ્ચર્ય છે આવું બરેલું નહિ તેવું બને છે બાકી દીવાળી પધલ ઈદ સાહેલ પધલ થયેલું છે તે પધલ જ ઉભા થાય કે કહ્યું કે જયંતિભાઈ મારું બગાડ્યું આ કે તરત પધલ ઉભું થાય કે ના થાય જયંતિભાઈ નુકસાન કર્યું પધલ થાય નુકસાન ના કરે તો નુકસાન ના થાય ના કરે તો પણ પઝલ થાય કે જ્ઞાન છે પછી દુખ જ નહીં ને કોઈ પ્રોબ્લેમ જ ઉભો ના થાય ને સોલ્વ થઇ જાય આપડા સમય આવતો જ નથી ને એવો સમય આવતો જ નથી ને કેવો એવો સમય આવતો જ નથી પઝલ સોલ્વ કરવાનો आमे, आमे करिया दादा वस्तु खरी के जिंदगी लखेलु होने छुटकारो नहीं જેને જગી માં દુઃખ લખેલું ઠોકરો છે જતા નહિ વાગે લાઈટ નથી તો ઠોકર નહી હોય તો એ વાત શી કયું એટલે તમારે કર્યા તો ભોગવવા પડશે પણ આજવાળું આવ્યું એટલે તમને કશું અર્ચે ના થાય શું કહ્યું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 લાયકાત મને ભેગા થયા નહી ઓછી લાયકાત કેટલા પુણ્ય એજ અધિકાર છે બાકી લાયકાત ક્યાંથી લાવ્યા અત્યારે બહુ બજાર ઓળખેલા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 અમારું જ સાથે કોકના સાથે અમારો ગ્રહ ના હોય કોઈ જાતના સમજો ને અમે તમે અમને કહો તમેન્ટ તમે પહેલેથી કેતો હતો નથી અમારા એટલે અમને કોઈ ગ્રહ ના નડે निरंतर निरंतर सुख निरंतर सुख दुख ना ना करे, था था। के दुनिया तकलीफ पड़ती है दुनिया सीधा तकलीफारे पड़े सीधा मे धर्म करे तकलीफ पड़े हिस्सा चे। सीखाए तो आ सारू काम कर घऊ वहां था अत्यारेला बवरिया वहां तेने कॉटा लगे हाँ घऊँ वही रेल सी सारू लग सर એટલે તકલીફ દેખાય ખરી પણ એ બિચારું કરે છે ભગવાન આમાં હાથ ગાડ્યો નથી તમે વાય જોયું ને વાય વાવર જઈને બોલીએ કે તું ચોર છે તો વાવ શું કે તું રાજા છે તો એ આપડે રાજા કે આપડે રાજા સાંભળું હોય તો આપડે એટલે તું કે રાજા છે રાજા કે પ્રોજેકશન તમારું પ્રોજેકશન છે કોઈ ડકો નથી आप नक्कीफड़ी देश आप मन मफड़ा विचार आया तो मन में माफी मांगी दे भगवान आई जोड़े निरंतर कायम रे भजिया बने जलेबी बने वाले लाडवा बने वाले झगड़ो બાર પોલીસ વાળા જોડે કરીએ બીજા જોડે કરીએ ના જયંતિભાઈ પૂછીય દાદા ક્રોધ કેમ આવે છે અણસમજણ ને લઈ ને આવે છે હમણે કોઈ કાકડો બાર્યો હોય हा जर અને આ તો કુદરતી પડે બધું કુદરતી છે આ લોકો જે ભ્રાંતિ લાગે છે બધું કુદરતી સમજાય તું ને આ વર્લ્ડ માં ખરેખર રિયલી સ્પીકિંગ વર્લ્ડ શું છે આ દિગ્ધ કોઈ જીવ દોષિત છે જ નહીં थे और देखा थे ये बोला, ने? से पोतानी थे निर्दोषित दिखाए बहु का चढ़े न्यायाधीश जी भी પણ ઘણી વખત જડે ખબર હોતો રોકાતી નથી ઘણી વાર ભૂલો જડે છતાં રોકાતી નથી હોકાય નઈ રોકાય તો તો ડિસાઈડેડ થઈ ગયેલું છે જે એકંદ ઉપાય બતાવી દઈશું સમજ હોય ને શનિવારે જ્ઞાન રાખ્યું છે પરમ દિવસે ચાર સાડા ચાર દર્શન માટે સત્તર હજાર ખર્ચ આપડે હમણાં મફત છે એ લોકો વધારે નિર ચિંતા બંધ થાય એવું કરવું છે બંધ કરવું છે કે જાનવર ને એટલું ટેન્શન નથી આ લોકો ને ટેન્શન જાનવરે છોડીઓ પહેણ છોકરા પહેણ્યા છે જમી હોય છે એમને હોય છે બધું એમને ટેન્શન નથી ને આ લોકો ટેન્શન જય સચિરામ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે બીજું હવે આજે તમે અક્રમ વિજ્ઞાન શુક્રપકડ છે કે એક છે તે લાખો રૂપિયા નું પુસ્તક વધારે ફ્રી ઓફ કોસ્ટ આપવાના દાદા પેલો આપડા ખંભા દ્વારા કાંતિભાઈ વાણીની કિંમત જબરજસ્ત છે પુસ્તક ને પૈસા ની શું કિંમત છે બં જુદા છે જુદા કેમ માલમ પડે લોકો તાબા મિક્સર કરે છે ને સોનું શુદ્ધ હતું કેમ તાબુ નાખવું પડ્યું કરસણ કરવા માટે બે ભેગું કર્યું તેથી કદાચ એ જુદું થાય કે ના થાય બે જુદા છે કે નઈ બે જુદા જ છે જ્ઞાની પુરુષ શું કહ્યું પછી આવે પછી સોલ્યુશન થઈ જાય કે તર કોઈ જોઈ લો ચેતન જળ જળ દેખાય છે જળ દેખાય છે પારખવાની શક્તિ પર તો નથી ને કે જળ કે ચેતન છે પારખવાની શક્તિ પર નથી ને કે જળ છે કે ચેતન છે ના એ તો એમ જળ ચાલે હાજરી ના હોય ખરાશ થઈ જાય ચેતન તત્વ કશું કરતું નથી ને ચેતન તત્વ ની હાજરી થી આ જળચર ચાલે સાયન્ટિફિકલી અરેન્જમેન્ટ છે બધી હું જ છું હા હું ખવું છું કેનિકલ હાથમાં ખાય મૂળ હાથમાં ખાય નઈ કયો હાથમાં ખાયનિકલ હાથમાં પેટ્રોલ પણ નાખવું પડે ખાવાનું પેટ્રોલ નાખ્યું એટલે સંડાસ જવું પડે પાણી રેડ્યું બાથરૂમ માં જવું પડે શ્વાસ લીધો ઉચ્છ્વાસ થાય પુરાણ અને ગલન પુરણ અને ગલન પુરાણ અને ગલન એક મિકેનિકલ એપમાં છું જગતે માન્યું કેતન એને શાસ્ત્રકારો શું નામ આપ્યું નામ આપ્યું એટલે મિકેનિકલ અને અચર એટલે દર અસલ સતરાચર જગત તમને એમ હવે તમે સતર છો માની બેઠા છોંગી છું થર્ડ રોંગ દિપ હું આમ છું તેમ છું અને મામો થયો અને કાકો કેટલી રંગ બીલીફો બેઠી છે કેટલી રંગ બે લે બેઠી છે બોલતો નથી ઇજનિયર થયો ગુજરાતી માં શું કે સમ્યક દર્શન સમ્યક દર્શન સમ્યક દર્શન સમજ પડે રાત બિલીપ દર્શાવી થયું તેમ થયું હું ઘોડો છું કાળો છું જાડો છું સિંગણો છું પાત્રો છું બધી કેટલી રંગ બિલીફ બધી હું ક્લીનસેવ છું છું બધું બધી જ હતી રંગબિલીપ રાટ બિલીપ બેસે રાંગ્રેક્ને મન ને વસ કરું છે નહી કરું કરું હા અમે મન વસ્ત કરી આપીએ ગમે તે આ વસ્તુ તમને મળી આવી જગ્યા જગ્યા ના થાય પણ બધી વસ્તી થાય રોજ કે અમેરિકા જાઓ તો કે આગળ લાગતા નથી મળતો એમની ફરિયાદ હતી દાદા એ મોટી ફરિયાદ હતી એમની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 ઘર માં ઘટાડી ગયા રહ્યું છે ભાગી જવું છે કે પછી ભાગી જ એક જ્ઞાન બાદ લે જો? છોકરાઓનું બળતણ પકડે ના એવું કશું નઈ ત્યાં છોકરાનું બધું સાધન